સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ તો બળિયા છે તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે ગિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા જશે નહીં ને વાસના ટાળી નાખે એવા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોટા શેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આધિક જીવને બગાડવાના હેતુ છે માટે સમજી રાખવો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કયા છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે એવું આ દર્શન છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાછડાને દૂધનો સ્વાદ છે ને ઈંડીને લોહીનો સ્વાદ છે તેમ ખાવા પીવાનું સુખ ને માન મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ સુખ દૂધ જેવું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખ્યો રહે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવા સાધુ મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય અને બીજા મશરૂના ગાદડામાં સુવાળી મૂકે તો પણ નર્કમાં નાખે એમ સમજવું સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણા દોસ્તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોસ્ત દર્શન થાય છે તે તો આપણા રૂડા અર્થે થાય છે નિકર જીવ તો ઉન્મત થઈ જાય એવો છે અને હવે તો આપણે ભગવાન વશ કરવા છે ને તે ભગવાનના જેવું સામર્થ્ય પામવું છે તે સારું મંડ્યા છીએ સ્વામિનારાયરી સ્વામીએ વાત કરી જે બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ જ સિદ્ધાંત છે તે જેમ ઘણા માણસ વટલે ને એક જણ નાત્મા રહે પણ તેને એમ સમજવું જે હું વટલો નથી તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ કર્મ ક્ષેત્ર છે ત્યાંય એક ઉપવાસ કરે ને બદ્રીકાશ્રમમાં સો ઉપવાસ કરે ને શ્વેત દીપમાં હજાર ઉપવાસ કરે તે બરાબર થાય છે ને ઘડી આ અને આ સાધુ કોટિકલ્પે પણ મળવા દુર્લભ છે પણ મહિમા જણાતો નથી કેમ જે મનુષ્ય આકૃતિ છે